પેલા સાહેબ કેટલું મારો ઓળખતો નથી એ કહ્યું કે તમે કોંગ્રેસના બઉ મોટા માણસ છે પણ મારે ભાવ વધી ગયા છે ના છોડી કોંગ્રેસ ના મોટા માણસે શું દબડાવવા માટે રસ્તો કર્યો એ કે છે કે બધા પૈસા ફેંક છું ભુ એક પૈસો હાડીને આથે મારે તારે જોવું છે તું આથાળી શકે શું કેમ કે ના ક્યાં અને પેલા તો ઘણા કઈ ભાઈ ભાઈ પામ્યો ને ગણીને લીધા અને ગજાવ હેરવા મળ્યો જોઈ લઈશ કે સાહેબ મેં બી દેખલું છે પૂરા પૈસા આપ્યા ને વેર ઉભું રાખ્યું છે ને એવું થાય આપડે એટલું જોવું સમજે ત્યાર આમાં કઈ આજ્ઞાપ કઈ વાંધો છે નામ પર ન છોકરા નલીન કે સુધાર્થ ના બધું ન એ બધું વ્યવસ્થિત કર્યું બધું ભાઈ હવે આપડે જાવે ત્યાંથી આ ચોપડો સુધાર્થમાં રાખવાનો સમજે ચોપડે કોઈ ના જાય રાખવાનો હવે સુધાર્થ માન ચોપડે શું ધમે કરશો સુદ્ધાત્માન ચોપડે શું ગમે કરશો જેટલી તમે આજ્ઞા પાડશો ને એ બી એમાં થઈ જશે સમજે આજ્ઞા જરી પાસે જમ્યા થશે બીજું મને જે દર્શન કરવા આવે છે મારી પાસે એ ખુબ જમ્યા પછી ત્રીજું પુસ્તકો છે આ સંઘ એ પુસ્તકો આજ્ઞા પડે છે સમજ અને ચોથું આ સંઘ તરફ આ પુસ્તકો ફ્રી આપવામાં આવે છે કારણ કે અમારી વાળી વેચાય નહી એટલે પચાસ પચાસ રૂપિયા નું પુસ્તકો સો રૂપિયા નું ફ્રી આપવાનું સમજ ને એટલે વાણી વેતાય અને એક સાથે અક્રમ નામ નું માસિક નીકળે છે એટલે એ પૈસા લે છે અક્રમ એ માસિક તમે મંગાવો એટલે દર મહિને દાદારી ફ્રેસ વાળી એમાં માસિક માં આવી હોય એટલે તમે માસિક અવશ્ય મંગાવજો સમજ પડે ને અને આ પુસ્તકો મા કરી લેજો વ્યવસ્થા કરી આપશે બધી હવે ચાર રીતે તમારે આમાં જમે થશે સુધાર્થમાં ચોપડે ચાર રીતે બીજું બધું નિકાલ કરી નાખવાનો શું થયું કાલે બે બે ત્રણ ત્રણ વખત આવી જાય એવું પાંચ પાંચ દસ મિનિટ આવીને જતું રહ્યું શક્તિ આપી દઈએ પછી તમારે લંડન આવ્યા છે ને એમાં દઈએ લંડન કે હમણાં આવ્યા થોડા દાડ માટે કાલે દાર રાખજો અને તે ભૂલચું કીએ કાલે છોડી દેજો આપીને સુધારી આજ્ઞા જો પાડો હવે ઘરી છે ઘરી પાંચ માં તો આજ્ઞા જો તમે હન્ડ્રેડ પર્સન્ટ નહી સિત્તેર તો એક ચિંતા નહી થાય અને જો તમે એક ચિંતા થાય મારી ઉપર બે લાખ ડોલર દાવા મળજો એવું આ સમાધિ વાળું જ્ઞાન ક્યાં સુધી આવ્યું છે પાંચ ને પૂરી થઈ ગયું પાંચ ને પૂરી થઈ ગઈ હવે શું કરવાનું છે આ જ્ઞાન મળ્યા પછી પેહલાના જમાનામાં શું કાયદો હતો એક જ્ઞાની પાસે પડી કારણ કે નરેન ભાઈ આયા છે હવે એટલે અમે તમને અહી રાખ્યા આવી શકાય નહી કાયદો તમારી પાડી શકાય નથી એટલે બીજું સબસ્ટીટ્યુટ બતાવીએ તમને થોડુંક કરજો રાત્રે સુઈ જાવી જાવી વખતે આંખેવામાં દીદી દેશન દેખાવું છે દાદા દેખાવા માં છે ને અને હું શુદ્ધાર્થમાં ધીમે આપડા કોવું ધીમેરીને બોલવાનું બીજા કોઈ હરકત થાય નહીં પણ આપડે કોન જ એકલો સાંભળે શુદ્ધાર્થમાં સુધાર્થમાં છે बोलता बोलता है बीज ना जाए तो में पार्थ पार्थ कर तेयर थे, कर उगी कर रा નિષ્પક્ષ પાયા હા હવે આપણે કોઈ મત માંત્મા ધર્મ માં આત્મા ધર્મ અને આ દેહાધ્યાસ ધર્મ હોય એ બધા પરધર્મ કૃષ્ણ ભગવાન કે છે ને પરધર્મ પે આ દેહાધ્યાસ ને પરધર્મ કયો તારે આ લોક કે છે બે ને નડાવા ધોળા ભાગીડો છે તે ધર્મ આત્મા ધર્મ એ સ્વધર્મ કઈ થઈ ગયું બધું મુખાત્મા હતો આજે અંતર મુખ થયો અંતરાત્મા થઈ ગયો શું થયું એટલે આત્માની દિશા શું થઈ કે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થયું કેમ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તું ફાઇલ હોય તો ફાઇલ ના નિકાલ કરવો ફાઇલ ના હોય તો આ બે કામ રહે એક હેતાર પૂરું થઇ જાય ને પૂર ગવર્મેન્ટ એટલે ભગવાન પોતે થઈ જાય સમજવું ને બીજું કશું આવ્યું ને આ નિર્ધય વંચા છે એટલે વાંચી લો એટલે બસ થઈ ગયું પતિજી આ કાઢી લો ખબર પડશે તમે શું ગુના કર્યા હતા મારા જેવો ગુનો કરે ત્યારે બેરો થઈ જાય કોણ ગુનો કર્યો હતો તમે કોઈ આથી વાત અભરી નથી લોકોની એટલો અહંકાર હતો શું હતું આમજન કોથળા તાર હું કઉ છું તેથી કોથળા કઉ છું ને બધા કોથળા ના થશે આવે ને તો ચાર આમાં વેચી જશો બારદર માં અક્કલ ના બારદર વેચ્યા છે ને આ મારું પરિણામ છે આતી વાત હોય જૂઠી વાત હોય ના હોય પણ આવ્યું છે શું નથી ને અને કોઈ ક્યાં ભાગી નાખી મારે ક્યારે દુખે જે ઇન્દ્રિય જે ઇન્દ્રિય ગુનો કર્યો હોય એ ઇન્દ્રિય નાશ થાય શું કયું જે ઇન્દ્રિય થી વાંક ગુનો કર્યો તો વાંક નાશ થાય નાક ની અંદરિત કર્યો નાક નાશ થાય દાંત થી ગુનો કર્યો દાંતો નાશ થાય એટલે કુદરત ના નિયમો બિલકુલ કરેક્ટ બધા બીજા લોકો ભેગું થયું નાચી ગયા પૈસા લઈ ને જતા કેટલા ડોલર લઈ ને છતાં પણ અમેરિકા ફોલોઅર્સ છે અને સાચો ધર્મ હોય તમારા સાધુ સંન્યાસી છે બધા જે વિષય નહીં પૈસા પૈસા અને રજની તો મને કઈ ખબર છે મુસ્લિમ એવું બોલ આવે મુસ્લિમ કબૂલ નહીં કહે શબ્દ તમારા ધર્મ નથી કે શું કુસ્લિમો બધા કડક રહ્યા છે કે કોઈ પણ મુસ્લિમે પરથી ઉપર દ્રષ્ટિ નહીં બગાડવી અને જો દસિ બગડી જતી હોય તો ફરી પણ ચાર સુધી અને આપડા લોકો એક જયારે દસ થી આપડે ચાર થી છૂટ આપો એમ કે ભાઈમ જાણે કે આપડે ગણેશ અને આપડે એમ જાણે કે ભાઈ આપડે પછી વાંધો નથી ત્યારે ભરત ચક્રો ભરત ચક્રવર્તી ને તેરસેર વાણી હતી સાચી વાત છે તેરસો રાણી હતી આટા હતી પાંચ હજાર ઉપર ભગવાન વખત રાજા પાંચ અહીંયા રજવાડા અરૈયા ઢોર જેવો હોય ને તેને બહુ ગાયો જોઈએ ધર્મ છે પુસ્તક પત્ની વ્રત પાડશો બીજી વસ્તુ દ્રષ્ટિ ભગાય ભગાય નઈ તો અમે તને ભ્રમશીર્ય કહીએ છીએ આ કાળમાં શું કહ્યું અને ભ્રમશીર્ય નું ફળ આપવા તૈયાર બાબા ભગવાને ગમે તૈયાર નથી કર્યું બીજી દ્રષ્ટિ ના બદલી અને દ્રષ્ટિ બગડે તો પ્રતિબૂલ વિષય માં કેમ તમે વિષય મને વધુ નથી પણ વિષય શું છે હમજ ત્યાં વિષય ને પાછળ ત્યાં કેમ કહો છો મેટો પાડે ના છૂટકે વિષય ભોગવો પડે શું કરું તમને ના પડે અમદાવાદ પડે એ વાત છે કે નહી એટલે અમારી પાસે અમારી પાસે નથી જેના બુદ્ધિ નો સેન્ટ નથી એક સેન્ટ બુદ્ધિ નથી શું ત્યારે કામ થાય કામ થાય ને કાલે જેમ થઈ જાય છે ત્યાં ધ્યાન કરી શું છે દીદી ક્યાં કઈ જ ને એક જ બે દીદી હતી ને મતલબ એમનું ચાલે છે તારે ચીર ના ગાડી ચાલે છે જૂની કરે રોટલા નવી કરે દા બંધા બેઠા કરી આપ તો પેલા ના રોટલા દાગ ખાતા હતા ને જવાને કે જૂની રોટલા કરે આ નવી લાવે છું તે દાગ બનાવે અને હું વચ્ચે બેઠો બેઠો કરીએ લઉં એવું છે ભજે તો નહીં લાગતો બધો હંમેશા બધો ફજે તો બધા આઈ ફસાય છે શું કરે છે આઈ આઈ ફસે છે દિવાળી ઉજવવી પડે ના પણ ઉજવવી પડે પછી દાદા પધાર્યા કઈ કચુ રે કજું બસ આનંદ થઈ ગયો દાદા શું કે છે બહુ આનંદ થઈ ગયો હું આનંદ થઈ ગયો લક્ષ્મી શ્રી તો રાખદેશ કરવા નઈ આપણે. શું લેવા દેવા જેવો વેપાર કરો દેખાતા નથી અને આપડા આ હોટેલ માં જાય અરે આ હોટેલ એમ કે આપની દિવાળી કોઈ નિયમ નહિ કોઈ ધ્યેય નઈ કહ્યું નઈ ને બીજું કઈ કેવું છે દાદા વિષય ની જરૂરત નથી રજનીશ્રી એવું કહ્યું કે વિષય ની જરૂરત નથી એમ કહ્યું રજનીશ્રી એવું કહ્યું વિષય કોઈ જરૂર નથી રજનીશ્રી પુસ્તકો એ તો હવે ફરી ગયો મારી નાખ્યા ભેગી થઈ ભાઈઓ રડતી મને ક્યાંય કઈ ને આવું થયું એ તો મુસલમાન શૂટ કરી લે આ ઇન્ડિયો રચા આપડા હિન્દુઓ ત્યારે કહ્યું પાછું કે પબ્લિક ફરેક ફરેક એને કોઈ પણ પ્રકાર નું જ્ઞાન નથી એક જ્ઞાન નથી એને ફક્ત પોતાનું ભાષા પર કાબુ છે કંટ્રોલ બહુ સારું ભાષા પર કરવું એટલે આ લોકો મૂલે છે અને તે પૈસા પૈસા વિષય હોય તો જગા હોય અમેરિકા ને એવા શું પાસ કર્યા કે હજુ એટલે પુણ્ય કર્યા કે ઇલેક્ટ્રોનિકે એ નથી જોવા નીટ થાય છે કરે છે મહારા દારૂ ને આપણે આ નરક અને સ્વર્ગ ને બધું કરવું પડે જયારે અમેરિકનો આટલો માંસાહારી કરે છે દારૂ પીએ છે બધું કરે છે પાપ નહી લાગતું એટલું પાપ તમે કરતા તો પાપ લાગે છે એક જ ચંદી આખો દાડો ચોર હોય છે દરેક નથી અને આ તો જવાબદાર છે પોતે કે હું કરતા છું એવું ભાન થયું છે હું જ કરું છું અને કરતા હું છું ને આનો કર્મ મારે ભોગવવાનો છે એ જાણતા નથી બિચારા હોય નઈ કર્મ હોય તો પછી રિબત હોય માનતા નથી કારણ કે આપણે ભગવાન ભગવાન કરાવી ના માને આપડાુસ્તાન નો માણસ પણ એમ પુનતો હોય તો તેને સહન કરવું પડે છે કે આપડે હિન્દુસ્તાન માં છે એની લીધે સહન કરવું પડે છે કે આપડો ધર્મ છે એટલે આપડે સહન કરવો પડે છે કે આપડે હિન્દુસ્તાન જન્મ લીધો છે એટલે આપડે આવું સહન કરો જન્મ લીધે નહીં તમે ખોટા કરજો એટલે આરા પાસે લાભે એટલો જ હિન્દુસ્તાન માં ટોપ મા ટોપ જોવા જાવી થઈ ગયા કૃષ્ણ થઈ ગયા રામ થઈ ગયા બધા ત્યાં થયા એક અક્ષ્યારે તમારું કેવું એમ છે કે જો હું ધર્મ ચેન્જ કરીને તો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરું અંગીકાર કરો ને તો આ તો પાપ છે ને પાછા બીજો પાપ બીજો તમે હમણાં કીધું કે એ લોકો ને કોઈ જતો વાંધો આવતો ઘોર સૌકાર ના થાય કર્મ મને બંધાય છે કર્મ તો એ લોકો પણ બાંધે જ છે ને ના એ લોકો નથી માનતા નથી એ લોકો નથી કર્મ તો લોકો માને તો જ પુનર્જન માનતા નથી ને એ તો કરવે એવી રીતે બાપ જોય દગો બધા જોગા એ લોકો પણ કરે છે એ લોકો પણ દગો તો કરે છે બાળક ના દગો સાહેબ નો છોકરા હોય દગો કરે એ લોકો પુનજન્મ માનતા નથી એટલે આપ એમ કહો છો કે એ લોકોને પુનજન્મ માનતા નથી એટલે પુનજન્મ જેવો એ લોકો છે નહીં આપડે એને મળતો નથી અને આપડે પુનજન્મ માનીયે છીએ એટલે આપડે પુનજન્મ મળે છે ના એવું નથી એમને પુનર્જન્મ મળે છે પણ એ જાણતા ભાન નથી એ બાળકો છે એ બાળકો છે ને તમે મોટી ઉંમર એટલે મોટી ઉંમર ના ચિંતા વધારે બાળકો ચિંતા કરે એટલે એ લોકો ને ભલે ખબર નથી કે પુનર્જન્મ નહીં બરોબર એમને ખબર નથી થાય છે ને ભાન જ નથી એને પુનર્જન્મ થયા જ કરવાનો બરોબર છે પણ સારો અમેરિકન મરી જાય આ જાનવર નો આવું પુનર્જન પુનર્જન્મ થવાનું દાદા પુનર્જન્મ નો ગઈકાલે દાખલો આપેલો સમજાવવા ને બરાબર સમજ નતી પડી પુનર્જન્મ ને આપું પેલું સમજાવ્યું કે પુનર્જન્મ છે એ પ્રૂફ આપે જે બતાવું એ પ્રૂફ બતાવું ને આ વતર કાયા છે ભાઈ ને બચ્ચા ની વાઘરી બાકી બહાર પછી ડોક્ટરો આવીને લોહી બંધ કરાવે પણ પછી બચ્ચા નું વાઘરી બંધ ના થયું બચા ની વાગર ફોન ના કરાય ફોન છે એટલે પછી શું કરવું પડે એ તો ડાક્ટરો બધા હતા થઈ ગયા મિસર ના હોસ્પિટલ ના ડાક્ટર હતાશ થઈ ગયા પછી આવ્યો એ ડાક્ટરો તમારું કામ નહીં ડાક્ટરો મનમાં સમજાય આ કેવું મારાથી ઉપરી વહી આવ્યા અત્યાર પેટી તો છે નહી ડાક્ટર છેલ્લા બધા હથિયાર પેટીલાજી શું કર્યું એ ખરીઓ અડગાવ કરે અને હોય ખડિયા પછી આમ ધરી પછી આમ જોઈ લીધું ગરમ થઈ નથી ને એ જોઈ લીધું છોકરા ના માં ડાયરી છોકરે ખેંચી લીધું કારણ કે જન્મ થી ઇફેક્ટિવ છે માઇન્ડ બોડી અને પીક થાય ખરી શું है कोजी कोजी कोजी कोजी कोजी क्या तो अगर में आज करता पद रे मोक्ष हाई ना सवाल अनंत अवतारिंदुस्तान जन्म थो आप हा घना કોઈ જગ્યા અમેરિકા હોય દાદા મૃત્યુ જેવી મૃત્યુ જેવી પૂછે છે મૃત્યુ મૃત્યુ ખરું કે છે મૃત્યુ જે જન્મેલું છે તેનું મૃત્યુ થયું अमर मृत्यु आत्मा तो तो गति अपना भौतिक मृत्यु पी क्या कई सकते आत्मा गति भौतिक मृत्यु क्या અને ત્યાં યોની માં જાય પછી અહીંયા આગળ અહી પણ હોય અને ત્યાં પણ યોની પણ હોય અહીં પણ હોય એટલું લાભો થાય નક્કી હોય પહેલે મેં સાંભળ્યું છે કે હાથમાં دو کیچنیز دو ہومس کوٹ پلا پڑا ہوا ہے پورا بار ہے 14 کالے دو بار ہے بابا ٹرین میں اٹھا گیا ہے بابا جا کے بابا لگا ہوا ہے بابا کالے ٹرین میں رہا کرتا ہے کیا ہے یہ جو ہے وہ تو ہے نو تو طول ہے اپ پر شہادتیوں کا ہے سرور میں ہے દાદા માનુભાઈ કે છે કે મૃત્યુ થાય પછી કે છે આત્મા છે હા કોણ રહી શકે જેને એવો દંડ થયેલો હોય એની પેટ રહી સકે ખોરાક તો જોઈએ ખોરાક તો જઈએ આ દેહ ના હોય તો ખોરાક વગર ચાલે નહીં ઊંઘ વગર ચાલે નહી આ દેહ ના હોય તો એટલે ખોરાક ખરાબ શું કરવું પડે પોતાનું છું કેમ આવી જોડે વાંકો સંબંધો આ ભાઈ ના ધણી ને આ બેને છે તે મારું વાંધ્યું નહિ અને ઊંધુ થયું કે આ બધું અને પછી એ બી અંગ્રેજી ભણી નથી કાચી અને ઇંગ્લિશ ભણેલી હતી તે કાચી એકદમ ઇંગ્લિશ બોલવા માંડી લોકો સમજી ગયા હવે કઈ કયા વર્ગન છે અંગ્રેજી ભણે ક્યાંથી બોલી તમે સમજ ને હવે એને એને કાઢવી હોય તો એને મારવી પડે કાશી ને કાચી ને મારે વાગે સતર ને જેનો અમલ હોય તેને વાગે આપી દઈએ એટલે જતી ઘર ખાલી કે નાખે અને પછી હોળા છે રહી જાય કાશી ને પેલા વાગે હોળા એને રહી જાય ને એવી રીતે તમારે હોળા રહી જવાનો સમાત માતાને તે વર્ગણ તું વર્ગી તું એ હોળા રે જરા કાલ્ટી ફળ બોગો બસ હા દાદા આ વરસનો ઓહો નથી દાદા એતો બધા કે થાય અટક છે નહીં પણ આપડે કોઈ લગાય નઈ ને કોઈ અટકાયું બરાબર પછી અટકે નઈ અટક્યું નથી ને મારે દસ હજાર આપ નીકળી આવ आप बंद मेरा कहू ज्ञापीपुर सेवा करजो लोग पूछू सान शु करें कार्य लोग अमुक जगह धन ना सारी का जगह બેન તું અતી તારે થોડી કઈ પરિણામ બેન લઈ જાય અને આપ્યું ગયેલું હોય ને તે મૂકી આવે પછી ફરી નીકળે આખી જિંદગી ને લાખ રૂપિયા આવ્યા બધા દૂર ધોરણી જતા રે આવડ્યું ના બઉ લો બે લાખ સુધી ને કા વાહ વાહ જમા યાર આટલો વાહણ આપ્યો ત્યાં દૂર જવાની પૈસા ગયા શું આ તો હાથે માર્ગી ગયા ના પાડીવા દો ઉતા એક ના આવે મળે હું બીયારથી એમાંથી બાકી ગઈ ગેથી લેવા ઘેઠી લેલા બધા 5 આપના વધે ના ખેતર માં દોડા માં નાખ્યા હતી બધા દોણા ખાઈ જાય વાલવાના તે શું થાય દુકાળ ઉપર વાલવાના દોણા બધા ખાઈ જાય શું થાય આપડે એ બંધન નથી મનમાં ના રાખતા એ તો કોઈ છૂટ તો આપી દેવા જમાનો એ ઉગે નહી લોકો જમાડી નું એનું મળી જાય અને પેલું તો મળે વાઘવા ના થાય તો મળે એટલે સાથે લઈ જવાનું ને પેલું સાથે લઈ જવાનું તમે સાથે લઈ જવાનું અને અહી વાઘવા થઈએ એટલે કે પેલો આપડે ભામાર કરતા હતા ફરજી કઈ શિક ના થાય મેોષ નોકાુ હોય જેવું આપનો જવાબ હતો એમના બાપુજી એ તમને ખબર છે પ્લીસ જમાડેલા બધા તારે કે મેં આપને કહેલું કે આપણે આટલો બધો ખર્ચો કરી નાખ્યો જમાડવાની પાછળ તો આપે એમ કે સંતોષ થયો એટલે કે એનું પુણ્ય બહુ બંધાય ના ના આ તો એવું છે આ મહાત્મા બહારના લોકો ને જમાડવું એવું નથી વાહવા નું કામ છે અહીં કોઈ વાહવા કહેવા માટે નથી આ તો આ મહાત્મા આ વર્લ્ડ કોઈ એવા પુરુષો નથી મળવાના એવા બ્રાહ્મણો નથી મળવાના કે આ મહાત્મા હોય કે જે મહાત્મા કઈ પણ તારું લેવાની ઈચ્છા નથી કઈ પણ દ્રષ્ટિ આ મહાત્મા જાત નો લાભ ઉઠાવો નથી કોઈ પણ જાત નો લાભ ઉઠાવો મને શું કર્યું એવા મહાત્મા ક્યાંથી હોય ત્યારે બધા જગત બધો લાભ આ મહાત્મા તો કરેક્ટ માણસો આવા માણસો જ ના હોય દુનિયામાં જ ના હોય એવું ના ઈચ્છા હોય કે આ દરેક ડાક્ટર કામ ના મારે છે એવું એવું એમના મનમાં ઈચ્છા દોકરા થાય આ મહાત્મા તો જેટલા જમાડે એટલા જમારે ત્યાં પૈસો તો બહુ થઈ ગયું તમને એમનો અનુભવ કે છે એટલે તમને કરે વાત તીળી આમ થઈ ગયું વાત મોટી હોય તો વાત લાગે તો અનુભવો હોય ઠીક છે ડાક્ટર તdataTable ઉઠીયા કુસુમ મે વિધી કરીયા બકાલે આવા એમ નથી કાલે કોલ ઉપર છે એટલે હોસ્પિટલ રહેવાનું છે નથી વારી નહીં આવા સમાજમાં રાતી નહીં હાજી આખો દિવસ કામ છે ચાલે વિધી કરી કે વિધી કરી નથી કે જે હોય ભરી સમજે ને થોડું આજે વાત થોડી વિચારે સમજાય થોડું માં દાદા વ્યવસ્થિત થશે તો અમેરિકનો મારો મુખ્ય વાંધો એ દાદા પેલા એમ કે દાદા કે અમેરિકન લોકો ને પુનઃ જન્મ તો થાય જ નહીં એ સમજે પછી કીધું કે એ લોકો થાય ખબર એ લોકો ખબર ને ખબર લઈ લે